બનનાર છે તે બનશે અને ભરવાનું નથી તો આપડે કઈ ગાડીઓ હાઈવે ઉપર એમ કહીએ ગાડીઓ વાળા ચાર્જ ને કે ચલાવો જે બનવાનું છે બનવાનું છે માટે બંધ ગાડી બનવાનું એટલે આ વ્યવસ્થિત વાર્ત શું કરે છે લોકો આવો કરે છે નઈ કેટલાક એટલે પછી મેં સમજ પડી એટલે શું ઉઘારીઓ કે ગાડીઓ ચલાવો અને સાવધાની પૂર્વક ચલાવો અને પછી વ્યવસ્થિત કેવાની છે અને કોઈ ફેરો આગળથી વ્યવસ્થિત કેવાનું ક્યારે જરૂર પડે કાર જમવા બેઠા હોય કાગળ આવેક્સનો તમારે છે એ વખતે વાપરવાનું તમે જોયે નહીં તો પેલા મહી નીકળી જાય પછી મહી રહેનારો છે ને એ નીકળી બહાર નીકળી જાય મેં રહેનારો નીકળી ગરબા ખાલી કઈ નાખે છે નાખે નાખે ઘર કાઢી ના કરે શું કહ્યું મોડે કહીશ નઈ નઈ તો હું ફેરો છું ત્યારે અહંકારી કરતી નઈ મારી નાખી જીવતો છે ને અહંકારી મારતો બધો કયો ગયા એટલે સાહેબ ને કઈ આપતો થાય બધું જ કરી શકવાનું નાટક નો રાધેશ્યામ ભાઈ છે બઉ મોટા માણસ સારો એ કહી શકો એમ કઈ અને પછી અંદર ખાણે સમજવાનું કે સાહેબ નથી આવું ના પડે મનુષ્ય છતું કરવું બહુ હેરું છે આ સતુ કરવું અઘરું છે અને હું કરું એમાં ખેતી વાર ઉપર પેટ્રોલ ફેંકી બધું ઘટપ દસ રૂપિયા ને અને પછી નાખ્યો દેવતા કારણો આવી જાય ભાઈ કારણો હોય કે છે કે આપડે આવી રીતે નાટક કરીએ તો કે છે દમ ભલે અહંકાર ના આવી જાય આપણા અંદર ખાલી ધીરે ધરાય ગયા ખરી સંદાસવાની શક્તિ નથી દાદા કે છે ઉપર થી શું કરવું કારણ કે અહંકાર છે એ પૂજા હે ની ઉપર થી કેવું કયા આપતો તો બધું કરી શકો એમ છો પલાયન કર્યા જેવું કેવાય સલામતી જુદી છે પલાયન હા તો માણસ ના કરે માણસ જ ના કહેવાય ના કરે એ માણસ માણસ જ ના કહેવાય આપડે પલાણ ગતિ તો એ તો કોક જણ હોતી નથી કરી ચાલો ભાઈ હા ગૌડો કરીને એજે કરે છે પલાયણ વચ્ચે પલાયણ વતી વસ્તુ શે કરી બઉ કોઈ પલાયણ જો એ શબ્દ ખોટો નથી પલાયણ ઘણા માણસ હોય છે અને પલાયન જો આ બાજુ બોપ નાખવા નહી ભાગી જવું એમ પલાયમતી નથી ઉભું એમ પલાયમ નથી મહા મહાજ નથી હું કાયમ છે બહાદુર કેવાય બહાદુર સંજોગનાજી સંજોગાનાજી સંજોગનાજી બધું પ્રાણા પત્રકાર કે છે એટલે તો આપડે કહેવત કહેલી છે કે ભાગે એ ભર નો દીકરો ભાગે એ ભર નો દીકરો ભાઈ આપણે જ્યા સુધી હોય છે પૂછવું અમે કે સાહેબ આપણા બુદ્ધિ બિલકુલ નહીં હોય ત્યાં ક્યાં છે જ્ઞાન બધા કરતા બુદ્ધિ છે એવું કે આપડે અમને બરોબર છે થાય ઉડી જાય જ્યાં કે મારે બુદ્ધિ નથી તો જયારે બુદ્ધિ નથી એમ કે જ્ઞાની છે બધું લખે આટલું આટલો બીજું વાગ્ય દીન દુઃખી આરતી કોઈ ધ્યાન જ નથી કરાયો છે ના કરે તો પછી ઝંપો થાય ધ્યાન છે મરજ કરી ના થઈ શકે એવું હોય બીજા ધ્યાન કરવાનું તે પર ધ્યાન થયા ને એની કોઈ ભાગ કે તેના તરફ ભાવ નહીં બગાડ્યો પછી ગઈકાલે જીવલાલ ભાઈ સાથે થઈ શકાય આપડે કે આખું જગત ઊંઘમાં છે એના સંદર્ભમાં શ્રી કૃષ્ણમૂર્તિ વિવેકાનંદ પણ જાત ગોકે એ બધા એટલા નથી કરતા ખોલા ગયા હોય ને ખોલા ગયા તે જરા કરતા આવું તે માટે ઉભી ગયા તે ઘાટું થઈ ગયું બધા જેટલા આપે અગાઉ ધરાવે જાગો નવું પાડતો સમજી શક્યા નથી ભગવદ ગીતા શું સમજી શકે ભગવદગીતા કૃષ્ણ હોય તો સમજી શકે સમજી ના શકે જાય મને સમજો નઈ એ જ કૃષ્ણ સમજ્યા નો હંકારો પણ વહેવા ગીતા જતી પડે એનું કૃષ્ણ ગગવાન ના કહેવું છે પંડિત શું કે એવા અધારો એકાદ સૂક્ષ્મ રત્ન એટલે બીજા ઉદે થઈ જાય ગીતા ઉપર રાખશો ઉપનિષદ કે દાદા જીવ ઉપનિષદ છે આ ઉપનિષદ જ છે બધું દે, ગીતા એક આવ્યો ભગવાન પર્ધન છો એક ભલે પછી એના હાથું પહેલા પોતાની પાછળ વૈષ્ણવ ધર્મ એ સધર્મ છે અને શિવ ધર્મ એ પર ધર્મ છે નાનક સાહેબ નો ધર્મ પર ધર્મ છે જૈનો નો ધર્મ પર ધર્મ છે વૈષ્ણવ ધર્મ હા નમસ્કર છે આખો ભાઈ પિતા એવું કે છે કે પરધમ ભયાવ છે આ ખવાન હોય છે હું મેં હોય મેં જોયું આ ઇન્દ્રિયોના ધર્મ છે તે પોતે હું વિચારું નિર્ણય કરવાનો ધર્મ બુદ્ધિ નો ત્યાં મેં નિશ્ચય કર્યો કાર્ય કરવાનો ધર્મ અહંકાર છે ત્યારે મેં કર્યું કે બધો પરધર્મ પોતાનો માણસ આ બધી આ ઇન્દ્રિયો શું કહી રહી છે એને તું નાયક ધર્મ થી જોવો કે મન શું કરી છે બુદ્ધિ શું કહી દે છે જો અહંકાર શું કહી દે છે જો પકડાય છે તાર પકડાય છે ફેરાય જાય ગીતા નો ધર્મ બે દેહાજર્મ છે દેહાજે કર્યો હું ના આવ્યો ધંધા છે હું છે શું તમારો વાપરી ગયો બોલ્યો તો હું બોલ્યો હું બોલ્યો નહીં બોલ્યા ચાકી મારો કોઈ ચાકી બનનારા આ તમે બોલ્યા છો તમે બોલ્યા આ બધું ગોઠોળા ભાઈ અત્યારે અમારા વતી ગયા હોય તો તમારે આખા ભૂલ કરે ભગવદ્ ગીતા દુઃખ ને લાવનારો છે અને ભય ભય ને ભય રાખે રાગ ને ભય જાય તો જા મારા તો ભયનું નિશાન ના લાગ્યું ભયનું નિશાન ના આવે ત્યારે પામી ગયા સંકેત સાચું સાચું દર્શન સાચી શ્રદ્ધા સાચું મીઠ્યા દર્શન શું તારું નામ છે ચોક્કસ ને કે જે દિલીપ છે એ તારી સાચી શ્રદ્ધા નથી માટે એ મિથ્યા છે મીઠ્યા દર્શન છે અને જયારે તું ખરેખર કોણ કહેવાય મૂળ સ્થિતિ મિથ્યા વિકૃત સ્થિતિ ના કે સંકિર્ણ વગર તો મોક્ષ મળી ના શકે ને સંકિર્ણ વગર તો મોક્ષ મળી ના શકે ને અસે તે તો નહ જાણતા હોય તો તે હર પછી કે ને તે જાને સદોંકા ના પછી એને પૂછીને પૂછી શકાય કોઈને પૂછીને સા સંકિર્ણ એ પૂછવાનું તે બી પગે પૂછી દેવું સરવને મેં તે આ વેરે પૂછ્યું નઈ કેનો ખાતી ન <coughs> ગયાતા થઈ ગયો હે હા હા હા સપ તો ડિલીટ નહી ગયાતા દરી વસ્તુ પરમેનન્ટ સપ પરમેનન્ટ માં તો ગયાતા થઈ ગયો છે તું ડિલીટ ન સિલેકટ આલ કર વધારું નામ આપી લે ભાઈ મૂળ તો આત્મા જ ને ગયાતા તું માણસ થઈ એટલે તું ડાયગટ ને પરમેનન્ટ માનો તું એમ કે મૂળ તો હું આત્મા જ ને હે નામ લાગે તો આત્મા થઈ જશે તને તને શું લાગે પછી અત્યારે દિલીપ સુધી હું તને લાગે અને આત્મા થઈ ગયો ના લાગે એટલે આત્મા થઈ જશે એટલે સંકેત ને નામ મીબત્તી ની જરૂર નથી ઓળવી ગઈ પણ અમે અમારા એ તો આપણા માટે ખરું પણ અમારા જેવા બધા જે આપની પાસે જ્ઞાન લેવા આવે છે જ્ઞાન લે છે એના માટે પછી બુદ્ધિ સ્થિતિ શું હોય છે તો એને રહેશે આપડું અદ્વાસ ઢોક લાગે ને એવું દેખાય જવું ના દેખાડતો 10, 15 બઉ કરેક માણસ ને મેચું હતું કેમ ચમત્કાર તો ભાષામાં કેવી કેવાય કોઈ બીજો કરી ના શકે ન ચમત્કાર બીજો કરી શકે એ તો જેની નકલ થઈ શકે એ ચમત્કાર કઈ શકાય છે એ ચમત્કાર ના કેવાય એ આશ્ચર્ય કેવાય શું કયું ઇલેવંત આશ્ચર્ય છે આ ગયા પછી જગત લક્ષ્ય કે આ કયું આશ્ચર્ય છે ઇલેવંત માવીના ભગવાન થી દસ થઈ લો સર દર્શન રાખ્યા ખુબ સરસ રીતે સારી રીતે દર્શન થયા જ કરતો રાખો પણ આપડે બધા ક્ષેત્ર બધા નમસ્કાર કઈ દીધા ખુલાસો કરવા થાય ભાવી તીર્થંકર કેવાય છે તીર્શંકર ગોત્ર કોણ બધી છે કે જેમાં સંસાર માં રહેતા બધા ભાવ આ કેમ કરી લોકો કલ્યાણ કરવું જીવ કરું સંસાર માં રહેવા બાજુ ભાવી ના ભાઈ ગોત્ર બાંધી શકાય નહી એ નક્કી કરે ભાવ નક્કી કરે થાય હાજી ગોત્ર બંધાયોત્ર બંધાય સંસાર નો દેશ એટલે સંસાર માં હોય સંસારમાં એટલે સંદાસ જાય બધા સંસાર જ કેવાય પણ ભાવ ક્યાં થઈ જવાનું ભાવ છે તે કટાય માં હોય તો એ સંસારી કેવાય કટાય માં હોય કલ્યાણો અને ભાવ પોતાના હાથમાં હોય તે મુક્ત થાય ત્યાગીઓ હોય બધા મોટા મોટા આચાર્યો સાથે શાસ્ત્રો માં કેવા પણ ભાવ એમના છે એવું આપડે કેમ બોલાય પછી એનું આપડે વિધિ કરી છે પછી એમની સમાપના મનમાં મારું મગજ કોઈ ચક્રમ થઈ જાય છે એ મારું મગજ ચક્રમ થઈ જાય અમને લાખો વર્ષ બેસી કસાય માં છે એની પાસે બેસી ને શું કર્યું આ પંડિતજી સર સમજી જાય વાત ત્યાગ બધા ત્યાગ લીધા ભેગ લીધા સાસરો નથી ભાવમા છે ભગવાન પુરુષ હતા એકાંતિક હતા અનેક અને ખાટલો બે ભાવ કથાઈ ભાવ કથાઈ કરવા મારે નમસ્કાર કરવા એક હોય તો માલ નમસ્કાર ના હોય તો કચામાં હોય હોય ને હોય શું કયું કીર્તિમાં હોય કીર્તિ કેમ થાય એટલે ભાવ બધા અમી કચા નથી આગળ છે ગભેટું બધ્યો હોય અરે દેહ ને તું ગાઈ નાખ્યા ભૂખ્યો ભરીને કડેરા જમીન બે અક્રમ વિગ્રામ અને કામ મેં કબૂલ કરનાર વ્યવહાર શુદ્ધ વ્યવહાર વ્યવહાર શુદ્ધ આક્રમ જોઈને શુદ્ધ વ્યવહાર માનજો નહી શુદ્ધ વ્યવહાર કોને કહેવાય છે આંતરિક વ્યવહાર ને શુદ્ધ વ્યવહાર કેવાય આંતરિક જે વ્યવહાર છે તો બાર આખરે ગમે ત્યાં સારા હોય તો નકામ એટલે આંતરિક વ્યવહાર ને શુદ્ધ વ્યવહાર તમારા અંતર નો વ્યવહાર તો ડગલી ગુસ્સે થાય એટલે મને મન એવું ના સૌથી એવું થાય અંદર તરત ખ્યાલ આવી જાય હોય તો અંદર નથી ગમતું ને હા તરત લાવે શું કહ્યું મારે હું કમાવું પછી બીજા ને ઓછા થાય પણ કમાવાની ઈચ્છા એટલે શું બીજા ખોટા ઓછા કરવો કમાવાની ઈચ્છા તમારે જરૂરિયાત બધું તમારે આવે તમારા હિસાબ તો એવું ના જબરજસ્ત હિંસા એટલે લોક છે પણ હિંસક ભાવ રહીત લોક છે હિંસક ભાવ નથી હોય તો લોપ છે હિસેક ભાવ હોય તો ક્રોધ છે બાપા ને તમારે બિલકુલ બરોબર નઈ ક્લિયર સમજી ગયા અને જાણ ગયા પેલા કોર્ટ માં જ એક કલાક સુધી માફી ક્રોધ માલ મારે દશા છે આંતરિક દશા નિરંતર નહીં હોય તો ચિંતા થાય ભગવાન એમ કેવાય પણ આ ભગવાન તમે કેવા જાઓ પાસે ફરી વાર જોવા કરે બરોબર છે કે કોઈ વખત કરવાનું આપણું નહિ હાલતમાં શું કરવાનું પંડિત ને તો બધું શબ્દ તો ગમે બધા અર્થો નો આત્મા પરમા ભગવાન કઈ બીજા હાથ જોવાના જઈ પરમા આત્મા બગાડી ગયા વાત સાચી ભેટો થયો હોય પછી કોઈ ગુરુ તરીકે સ્થાપી શકાય વાદળા ને ખાલી બતાવી દે અને જ્ઞાની પછી વરસ્યા પછી બીજા જરૂર ના હોય મોક્ષ આપ્યા પછી આપડે મોક્ષ આપી દે પછી લેવાનું કહેવાય દાદા ગુણ સ્થાનક સ્વરૂપ સમજાવો ગુણ સ્થાનક સ્થાનક સ્વરૂપ સમજાવો અત્યારે અમને કયું ગુણસ્થાન દસમું અગિયારમું બારમું અરે અગિયારમુ નહિ પણ બારમું બારમું ગુટાળું વધારે હોય જાય આવે કરે આ જાય કરે ગૂંટાળો બધા અને વ્યવહાર થી પાંચમો દસમા પૂછ્યું હું છું દસમું વેવ નીચે થી બાર માં ત્યાં સુધી આવી શકે માણસ બારમું કેવાય ને બારમું પોતે પોતે અમુક છે છે કે આપણને મૈત્રી ખબર પડે હા સુ તમને ખબર ના પડી બંધાયલો પછી માખણ કર્યું એ માખણ પાછું ના તાજમાં નાખી ફરી વલોયું मकान चार्ज तो, तो पुरुषार्थ एक उदय जीव नो पुरुषार्थ ભાગ છે ઉદય પર્વ પર્વ થાય ઉદય ના ભાગ છે સમજી જીવ ભવ્ય કે અભવ્ય એની ખાતરી શું કેમ કઈ રીતે મનાય એમ કઈ રીતે મનાય ભવ્ય અભવ્ય છે નહીં અભવ્ય છે જ નહીં છે જ નહીં જાણતા નથી કેવા છે પણ સમજણ નહી ચોપડે અર્પી જાય પંડિતો ચોપડે જા શાસ્ત્રો માં જે લોકો અભવી નો ઉલ્લેખ કર્યો છે તે મોક્ષે ન જાય અભવ્ય જીવ કદી મોક્ષે ન જાય તો અભવ્ય જીવ હયાતી ખરી સંસારમાં સંસાર ચક્ર અભવ્ય જીવ હયાતી ખરી આચાર્ય બધું પી ગયું આ ભવ્ય એ વિશેષ છે કે નામ છે આત્મા વિશેષણ થઈ રહી શકતું જ નથી શું કવિ નામ તો છે ભવ્ય ઉડી જાય ભવ્ય અમુક કાવર છે અમુક કાવર છે અસભ્ય અમુક કાવી છે પછી વર્ણન ના થાય એટલે ભર્ય કહી દીધું કે આમાં માતા ગુર ના કરશો જયંત્રો ઉપયો નહી નકામ બરાબર શું છે यात्रा करने आज लॉन्च ने लाली यात्रा करे આ સંસારમાં ધંધા કરાવે એના કરતો ધંધો ના કરાવે એને ભાવે શું કઈ પણ લાંચ કહેવાય કરાવે તારે જૈન સાચો કેવાય નાચ એટલે બીજું કઈ નઈ મારા આત્મા કલ્યાણ એટલા માટે કરાય શું તો હોય પણ મારા આત્મા કલ્યાણ હું ભવ્ય છું માટે આપી છે સાધુ એ સાધુ પણ હું ક્યારે ભવ્ય ખબર પડશે એ કોને કરવાના હતા આ તો સંસારીઓને છે તમે જાત્રા કરવા પણ એ ક્યારે કરાવવા નથી તો એમનો એ ભવ્યના ભવ્ય શું દેખાણો અભવ્ય આ તમારા કે ભવ્ય કોને જે પુનર્જન્મ સમજતા નથી તેને ભવ્ય કયા પુનર્જન્મ જે માનતા નથી જે પુનર્જન્મ સમજતા નથી સમજાઈ તોય પણ નથી સમજતા વાતાકૂટ કરતો એની આખ્યા અભવ્ય નો ઉપદેશ આપતો નહીં બરાબર મંદિર ત્યાં પણ છે શિવલિંગ છે